આખું બ્રહ્માંડ મરી ગયું છે આવા નામ આપણે વધુ છે આપડે કઈ જુદા નથી સમજાવ વસ્તુ છે એને ઇન્ટરનલ વસ્તુ છે એ વિનાશી ચીજ નથી ચિતર ન કરતા નિ કર્મ એ પોતાનો કર્મો કરતા નથી ખરી રીતે નથી પણ વ્યવહારથી એ કર્મો કરતા એ માને છે તો એ ઉપર આવ્યું મને કશું કરતા નથી અને વ્યવહારથી એ કર્મ માને છે કે આ મેં કર્યું પોતે કશું કરતો નથી આવી હે પણ તેવી પોતે કરતો એ ભ્રાંતિ અને તેનાથી બંધ પડે છે મેં કહ્યું બંધ પડ્યું અને મેં નથી કર્યું અને આ બીજી કોઈ શક્તિ કરી છે તો મોગ થાય અને તે મોક્ષ શું ધર્મ એટલે સદગુરુ એ તે પસાયેલો શું ધર્મ હોય to make no way મારી એકલા પૂછે છે જવરચંદ પૂછે છે કે એક આત્મા બીજા આત્મા માં કેટલી કરી શકે એક આત્મા બીજા આત્મા માં કેટલી દાખલ કરી શકે બદલો આપે આપડે નામ ના દે એનું કોઈ આપડે નામ દેતા નહીં રીતે સુધારી કોઈને એક આત્મા બીજા આત્મા કેટલો સુધારી શકે કોઈ સુધારી શકે સારી અહંકાર છે સુધારી ના પોતે સુધરેલો માણસ ને જુઓ નહીં એટલે સુધરવા માંડે સુધરેલા જુઓ હોય તો સુધરવા માંડે ના સંસ્કાર થી કોઈ એમ કે સુધારવું મેં જિંદગીમાં બધા બહુ પ્રેમ પ્રયત્ન કર્યા બધામાં કોઈ સુધરે બગડ્યા એટલે આપણે સુધરીએ તો બધા શું છે આપણી પાસે આ ઇન્ડિયા થી સંસ્કાર થી સસ્પેન્સ થી છે પણ આપણે સુધાર્યા સુધારવા જઈએ હોય તો અમુક હદ ઉધી કરી શકે છે માસ પછી એથી આગળ કોઈ કરી શકે નહીં પડે ને ફક્ત તમારે કરવી ના હોય કોઈને તમને ના ગમતી હોય તમારે કોઈને કરવી નહીં અને કોઈ કરે તો શાંત રહીને ભોગવી લેવી એટલે આપણું ઘાતું ખલાસ થઈ જાય પછી તમે કોઈ કરી શકે નહીં અમુક હદ કરી શકે છે વધારે કરી શકે નહીં બસ અતિ અમુક લિમિટ સુધી ભાઈ પૂછે છે મનુષ્ય જીવન પછી શું શું પછી મનુષ્ય જીવન પછી શું મનુષ્ય જરૂર જીવન નથી મનુષ્ય મરી જાય પછી શું થાય મનુષ્ય મરી જાય પછી કર્યા હોય લોકો પઢાઈ લીધું હોય ખરાબ દારિત્ર સેવન ખરાબ કર્યું હોય લોકો સ્ત્રીઓ પર ખરાબ દ્રષ્ટિઓ કરી હોય તો જાનવર જવું પડે અને સજ્જનતા કરી હોય દુખ આપ્યું હોય તો માણસ આવે કર્મોને સાથે લઈ ને જાય છે આરજે પટેલ સાહેબ અહિયાં મિકેનિકલ નું ગીતામાં જે સંહાર અને સર્જન ની વાત છે એ કયા અર્થમાં કયા અર્થમાં સર્જન કરનારો સર્જન કરનાર પોતે જ વિસર્જન થાય સર્જન કરનાર પોતે જ વિસર્જન થઈ જાય છે નથી રાખવાની બધી શું કે એટલે પરીક્ષા આપતી અને વિસર્જન એટલે પરિણામ એટલે વિસર્જન થયા અત્યારે રિઝલ્ટ રિઝલ્ટ બેઠા બેઠા ભોગવત નિરાશ આડકો બનાવવા જવું પડી ગયું હવે ભગવાને બનાવ્યું નથી પરાક છે ને તેનાથી વૈજ્ઞાનિક જવાબદાર કઈ રીતે તો પછી મનુષ્ય જવાબદાર કઈ રીતે મનુષ્ય જવાબદાર કઈ રીતે જવાબદાર છે મનમાં બુદ્ધિ છે તો જવાબદારી ખાતે રાખવાથી બે બે ચીજો પરમાનન્ટ સાથે રાખવાથી પોતાના ગુણધર્મ છોડતી નથી અને નવો ગુણધર્મ ઉત્પન્ન થાય છે એને વ્યક્તિ આ બે વસ્તુ હાથે રાખવાથી ગળ અને કેતન ક્રોધ માર નાયરો બીજ વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા જન ના ગુ છે તો ચેતન ના તમને કેવું જીરા સુધી જળની વ્યાખ્યા ક્યાં સુધી લઈ જવી એના ઉપર આધાર છે મનુષ્ય પછી મનુષ્ય જો મનુષ્ય ને જળ ગણી જ શકાય જળદ છે એટલું જ એવું લાગે છે એટલું જ કે માણસ હું કરું છું એટલું જ ભ્રાંતિ બીજી ભાઈ આત્મા એના પોતે હું ચંદુલાલ છું અને આત્મા આ જુદી વસ્તુ છે આત્મા તે શું આ તો મનમાં એમ માને હું શું છું ભ્રાંતિ છું બોલ <स्था> गया चिंता नहीं करते जल जरता करें जल सत्ता है કર્મ કેવાય છે એ કર્મ માં બધું લોપ જ થઈ જાય વિલય થઈ જાય અને સવાર માં પછી કર્મ પૂરું થાય કે બસ જાગ્રસ્ત થાય અને ઘોટા ઘોટ કરી ગયો ઘડી પહેલા પોચડો રે નઈ ડાકતો હોય તો પહોંચ્યો ચાર ટકા પાંચ ટકા બધું લે નઈ ગયા લે પછી ભાઈ ઉગી ગયો સ્વભાવનો સંબંધ છે બરોબર કેવી રીતે સંબંધ છે જરૂરી કામ કરે કેવી રીતનો સંબંધ છે આહાર સાથે સ્વભાવના પ્રગતિ સભા હોય છે ને એના આધારે આહાર લે કોઈ બટાકા ખાર ખતો હોય કોઈ ડુંગળી ખાય કરતો હોય કોઈ લાણ પેલા થાય માં હતો તો ગરીબ અનુભવમાં આવે અને કોઈ તીઘું ભાવે એ તીઘું જ થાય એ બધા સ્વભાવના આધારે જ પ્રકૃતિ છે અને ખોરાક સ્વભાવના આધારે સ્વભાવ છે સમજાય કે નહીં ફી થાય એટલે સાહેબ એવું કે છે કે આપણે અમુક આહાર લેતા હઈએ એ પ્રમાણે સ્વભાવ થાય કે સ્વભાવના પ્રમાણે આહાર થાય સ્વભાવ પ્રમાણે આહાર લેવાય અને આહાર પાસે સ્વભાવ દ્રઢ થતો અત્યારે કોઈને મીઠાઈ મીઠાઈ ખાવું હોય તો એનું ઘર પણ ખાવાનું મન છે એટલે લાયા ને બઉ અસર કરે હોય તારે ગરમ આવું ઘર પણ ખાવાનું વધારતું હતું લાયડી એટલે દરેક પ્રકૃતિ ઉપર આધાર કેવો સ્વભાવ થાય સ્વભાવ કેવો થાય એનાથી કેવો સ્વભાવ થાય ગળ પણ વધારે થાય તો વધે તો એનાથી શું અસર પડે અહંકારી પૂછ્યું છે વૃદ્ધિ વધે તેનો અહંકાર વધતો જાય સાહેબ એવું કે પ્રમાણમાં છે કે આત્મઉદ્ધાર માટે આપના સહઅનુભવ થી અભારવા માટે શું સૂચવ સાહેબ આત્મઉદ્ધાર તમારે કરવાની ઈચ્છા ખરી કરવાની ઈચ્છા કરી આત્માનુદ્ધાર થાય એવું ઈચ્છા ખરી તો અમે તો તમને એટલે સમજ કે લાઈન ઓફ ડિમાર્કેશન ને કહેજો આત્મા અને અનાત્મા ની વચ્ચે કે આ અનાત્મારું છે મારું થી બધા કરો છો ત્યારે લઈને વરગડ છે તમારું તમારું ને પાર્ક એ પાર્ક એમ સમજવામાં જયારે આવે ત્યાંથી બધો આત્મા નો થાય આત્મા કણકુક થાય તારે અથવા આત્મા થી છો જ્ઞાન દેવાનું કહીએ પરંત જ્ઞાન અનુકૂળ આવે તો આપડે સંસાર માં રહીએ છીએ એટલે જે ફરજ હોય એ તો બજાવી જ પડે તો પછી આપણું અને તમારું એ છૂટે કેવી રીતે એ તો પછી છૂટી જાય છે ને આપણું અને તમારું મારું રહીએ આપડે પુત્ર ની પત્ની ફરજો હોય એ તો બજાવવી પડે ને એમાંથી આપણું આપડું આપડે પોતાના હાથમાં છે એટલું આ શરીર માય માય બધું કાઢી નાખો તો આ એક તમારું હા સાઈ માંથી માય માય બધું કઈ ના ખે માઇન્ડ મારી બુદ્ધિ મારું ચી અહંકાર તમારી છે બાકી બીજું કોઈ તમારું અમર છે નઈ સામાન્ય ભાષામાં માય એવું તો કેવું જ પડે ને કે સામાન્ય ભાષામાં આએ તો વ્યવહારથી બોલવામાં આવે ને નાટકમાં બોલે છે ને કે ધીસ ઇઝ માય વાઇફ એટલે વાઇફ એમ જગ્યા તો નાટકમાં થાય ગઈ ગોટીરો નધીને પણ ઘણી એમ જ માળે બોલા વ્યવહારથી ભાળી ઘરે ઘર સાતી આત નથી એ આપસે કહે લો બસતી પડી જે છે માં પોતાને કર્મો સાથે લઈ જાય છે કર્મ નું બંધન મળવાનું કર્મ જ ના હોય દેહ જ ના હોય તો પછી કર્લો કર્યો અહંકાર પશુ યોનીમાં પશુ યોનીમાં પશુ યોનીમાં કર્મ કર પશુ એની તો ડેવીટ છે ડેવિટ ભોગવવા ગયો મગ પચાસ સો વર્ષ કે પોણા વર્ષ કે પાંચ વર્ષ એક મિનિટ પણ ભોગવવા ગયો પાંચ પછી ક્યાં જ પાછો ક્યાં જાય હરિમાસ માં પાછો પછી પારો પાર ફરી ક્રિંગ કર્યું તો બંદિર માં જાય હારા માસ માં જાય રાજા તરીકે વડાપ્રધાન થાય એ વિક્રમ અનપજી ખરાસ એ પાછો પ્રેરી ખરાસ એ પાછો એના સતો તે હોં તે હોં પટી ઓડી સાંદમાં આદ ગજપતિ મેરા ધર્મમાં બદલ જે ના નાડતા હો તો પછી સંકેન નરમના પરિવાર તો કમ છે ગમે ને કેમ ગરો ગમતી હે અરેટ આય સુ કરા ઈ તો આવશ્યક કરો કે પછી પુરે મે જે છે સન્મુખ કરે ને ત્રેજે અને એ તર કરો પશુનિ માં દેવગતિ નો કોઈ જગ્યાએ મનુષ્ય કોઈ જગ્યા એ કર્મ છે એનું કેવું એમ છે દાદા પછીઓની માં જાય તો કર્મ કરેલા દેવું ગયેલું એ તો દેવું મને જાનવર માંથી ભોગવે અને દેવ બધી ભોગવે જાનવર માં અડચ પડ્યા કરે ભગવાન કર્મ બાંધવાનું કર્મ બાંધવાનું કર્મ ક્ષેત્ર ના મનુષ્યો તે કર્મ બંધ રાતે કર્મ બંધ પોચો રે નઈ જાગતો હોય તો ના પાકિસ્તાન લડી જતી માણી અમર કે આજ તો હું સપના માં છે બોમ્બ નાખતા પાકિસ્તાન બહુ સારું ગયું એટલે સપના માં જમપી ના દે તો ના રે નાખ્યો કરવાનું તમને બધા કરશે સાહેબ તમારા ઉપર કરશે બધા ત્યાં પોચડું થવું પડશે ગરબા પહેતી વેચી તો થઈ ગયું મને કોઈ જ મતભેદ ભેડ પડે અને મને દોષી દે કોઈ દેખાય નહીં નિર્દોષ જ દેખાય તે નિર્દોષ દેખાય કારણ કે વિચાર એકને પણ એનો પાઠ તો ભજવવો જ પડે ને કે મનુષ્યને પણ એનો પાઠ તો ભજવવું જ પડે ને એ તો પડે બોલે છે ભજવે જાય છે સાહેબ પૂછે છે કે આ લોક માં કોઈ સંપૂર્ણ મનુષ્ય ખરો આ લોકમાં કોઈ મનુષ્ય સંપૂર્ણ ખરો તમારી જો કોણ વાત બોલે છે આપડે આપ જે અગાઉ બોલો કોણ બોલો દાદા બોલે દાદા બોલે છે આ હોય ત્યાં ત્યાં કોલે તમારા માં હોય તમે તો બોલો કું માર્કેટ સુધી ગઈ હતી બોલું એટલે લખતા કોઈ રવિદ્ર કરશે તમે શ્રોતા છો હું દાતા દસ ટકા આ સુધી બોલી રહ્યું છે અને કરું સમજાય એવી વાત લાગે છે બધું રવિન્દ્ર કરશે બધા ગાયો બેસે વરિંદર ત્યાં કરશે નહીં તો માણસ બોલી શકે જ નહીં માણસ એક એક વાક્ય બોલવું હોય દોઢ કલાક સુધી વિચાર કરે તાર પછી બોલાય એક વાક્ય બોલવું હોય દોઢ કલાક વિચાર કરે તાર બોલાય આ તો લગર વિચારે તમે લગ્ન વિચાર થઈ બોલતો તા એમને બોલ્યા જ કરો પણ તે હાથો નીકળતા બધું નીકળતું નહિ કારણ કે પેલા ચેપ થઈ ગયેલું થાય વિચાર કરી ને થઈ ગયેલું હા ગધેડો થોડું બોલે ફરી બોલે તો એવું ને એવું એડસ્ટ કરે એમાં એવું ચીચારી દીધી થઈ હતા એવું બોલે કારણ છે કે કીધું કે જેમ બધી ભોગવે છે બધું ભોગવે છે એવું કહ્યું તો સ્વપ્નમાં જ્ઞાની પુરુષ કે તીર્થંકરો દર્શન કરે તો કર્મ નિર્જરા થાય છે સ્વપ્નમાં તીર્થંકરો કે જ્ઞાની પુરુષ દર્શન થાય તો કર્મ ની નિદ્રા થાય છે અથવા તો પુણ્ય બંધાયપના છે બે દેહ નું સપનું દેહ નું આજ સપનું છે અમારી દાક્ષ ખબર પડે ગા તો કેવાય બોલતા લીધે બોમ્બ ફેંક્યો તો એને આમાં ફાયદો કે નુકસાન કઈ થયું નહી તો પછી આ સ્વપ્નમાં તીર્થન કરો ના દર્શન કરે હા એને આ કરમ બંધાયમ બંધાય એવું કે છે કે માણસ દરેક રીતે સંપૂર્ણ છે એની વ્યાખ્યા શું દરેક રીતે સંપૂર્ણ એની વ્યાખ્યા શું એમ ના ખાય કોઈ પણ દુઃખ ના દુઃખ ને બોલાવે નઈ દુઃખ ને નહી બાકી મનુષ્યો માત્ર દુઃખ જ બોલાવે પછી આવ્યા છે ઇન્વાઈટ કરી ને પછી અમુક અમુક પોલીસે દુઃખ ને ઇન્વાઈટ ના આપણે સુખ ને તો બોલાવે જ નહીં એ કેવી સ્થિતિ કહેવાય એ કેવી સ્થિતિ કેવાય જાતિ અંતરાત્મા પાત્ર અઢાર બાર વ્યાસી સવારે વડા ઉપયોગ કરો નામ કે આપડે ગોઠવણી કરવાની હોય ગોઠવણી માં નથી હતું જણ દેહી રહ્યા તો જો જો દે ક્યાં ને મુકાતે ન સુરા પા બે દિવસ ઉપર પરમ દિવસે બનાયા અહીંયા આવીને મે એક દુકાન ઉઠી ને તો સામે મુસલમાન ની બીજી દુકાન હતી ગઈ પછી બંધ કરી દીધું પછી ખબર પડી ને કહું આપણા થાય તો પછી ના બોલે તો પણ આપી વાત આપણને કોઈ ભાન ખબર ના મળે એટલું દુકાન પાન ખાત પાન ખબર તારે જોવા કરતી દરેક વખતે જ દરેક વખતે જવું શું તને આવું પછી આગલે દિવસે ખબર પડી ને કે પરીક્ષા બંધ રહી છે થોડી વાર રમવા ગયો સોળમી એ ખબર પડી કે બંધ રહી છે વીસમી હતી તે બંધ રહી છે સતમી થઈ એટલે કમલેશ ચાલુ પરીક્ષા બંધ થઈ ગઈ એની પરીક્ષા વીસમી થી છે વીસમી તારીખ થી છે એની ફોન કરવાનું તમારે પછી છે એવું ગણ છે આપડે કઉ હવે લાગે છે કશું બરકાસ્ત નથી મારી પાસે વાળો વાળી બેઠેલા ઊંડા